મારાજ સાહેબ કયું હોય જુદું નથી કોઈ સાજવામાં જુદું કારણ કે પેલા તીર્થંકર પદ્મનાભ છે પદ્મનાભ પદનાભ પહેલા તીર્થંકર આપડે પદ્મનાભ તે ત્રણ જણ છે એ શ્યામ કુટુંબ અને રાવણ પણ તીર્થંકર આવતી રાવણ હતો ને આપડે પુતળા બાળક છે ના કરે સમ્ય તો થાય તારે બધું ભાઈ જાય થયું નથી ને સમિત કેમલે કમલેશ છું ચોથી રંગ બી બધી છે મામો થયો અને મામો થવું કાકો થાય આમ થવું કાળો છું ઘોરો છું સીંગણો છું ઊંચો છું જ્યાં જ્યાં હું બોલવામાં આવે છે એ બધી જ રોંગ બિલીફો ભૂલ પેલી ભૂલ થઈ શું કે જે તું નથી ખરેખર આ તો બોડીનું નામ છે કમલેશ તો પણ કમલેશ છે જાત ને જાણું છે કોણ છે એ ના જાણ્યું એ કમલેશ તો કમલેશ પણ બીજું આગળ બધી હું વાપર્યું બેક્ચર કરે ત્યારે રાઈટ મિલી જશે ચિંતા જાય તો કલ્યાણ ચિંતાથી કરતા છે થાય તૂટે નહિ અને પછી જાનવર જવું પડે બે પગાર પગડું બધા માટે ચિંતા ના હોવી જોઈએ અને રૌદ્ર ધ્યાન એટલે કોઈ કમલેશ ને કરે કમલેશ ગુસ્સો આવી ને એ રૌદ્ર ધ્યાન એનાથી નર ગતિ થાય निमित श्यास्तना ઉદય તો તારા કર્મ ઉદય એટલે તારે કર્મ ભોગવવાનું થયું તારે નિમિત્ત બજો તો નિમિત્ત ને આપણે એવું ના કરાય એને તારે કર્મ માં છોડાય જયારે મત છે એ અત્યારે બંધી રહ્યો છે તે જયારે ભોગવશે તારે એના પકડાશે તારે ભોગવ તું પકડી ગયો તને હવે તે તારે ગુસ્સે કરવાનું કાળ જ નથી તારો જ કર્મ ઉદય હોય આપડો કર્ણ ઉદય હોય ત્યાર પાંચ હજાર પેલી ખોવી જાય કે ચોરી જાય એ તો કર્ણ ઉદય ના હોય તો પછી થાય ગાડી ની જગ્યા નથી ના ભાઈ થઈ જાય અમારા જેવા જાય લોનો લીધેલી ને ધીરે લોનો પૂરી કરવી પડશે નઈ ઓલ ડ્રાપ બધા જે જે ધીરે બધા પાછળ પેમેન્ટ કરવા પડશે ને લીધે ગયા હતા ઓલ ડ્રાપ લીધા ત્યાંથી આવી ને ચાલો આવે નહી તો તમાર મારી જોડે પડી રહ્યું છે પડી રહ્યો એવું નથી નહીં વાત હોય પડી જાય નહીં સુધાત્મા થવાડ વા મોડા માં ગમે બોલીએ તો એટલે હું તને સમજ પાડું તું શુદ્ધાત્મા તો થઈ ગઈ પણ આ ભગવાન શુદ્ધ ભાષામાં તું શુદ્ધાત્મા થઈ ગઈ બાર ભાષા કઈ ચાલે છે ભ્રાંતિ ની ભાષા રામ મોહન ની દીકરી શાંતિ કરવાની શું કરવા છે રામોહન સજન બધું રિલેટિવ વેપાઈ અને બાય રિયલ વેપાઈ સિદ્ધાંત સજન તમને સમજાવ્યું એટલે રિલેટિવ પોઈન્ટ રશ્મિકાન હા અને રિયલ વે પોઈન્ટ બાય રિયલ વે હા કયો ને બાય રિલેટિવ વે પોઈન્ટ ખમલેશ શું કહે છે ખમલેશ તમને અને રિયલ વે પોઈન્ટ સિદ્ધાંત હા ધર ધેર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ પગલ સોલ્વ થઈ ગયો કેવું થઈ ગયું થઈને એકલા બાર બોલીએ તો કાઢો કે વ્યવહારમાં વ્યવહારમાં જવું છે ને વ્યવહાર ને ચલાવી લેવાનો અને આ ચલાવી બે સાથે ચાલુ છે કારણ કે આત્મા જુદો પડી ગયો પછી મૈ જે આ અંદર હતો તે જુદો પડી ગયો બે ચોટી ગયો હતો ભ્રાંતિ રસ્તો ઓગાળી નાખ્યો છૂટો થઈ ગયો પાપ બધા ધોઈ નાખ્યો હવે છૂટો થઈ ગયો એટલે આજે તમે રિયલ વ્યુ પોઈન્ટ સુધાર્થ નાઈન્ટ હું તમને પાંચ આજ્ઞા આપવા માંગુ છું આ બે આજ્ઞા કરી ને છોડ રિયલ વ્યુ પોઈન્ટ થી સુધાર્થમાં ગુલાબ નો છોડ ભૂલો પડી છે થઈ જશે એને ખબર છે બધું હા એની મેરેજ કાલ થી ચાલુ થઇ જાય અત્યારથી ચાલુ થઇ છે સમજ પડ ને નક્કી કે મારા દાદા ની આંખના બસ એની મેરેજ ચાલુ થઈ પણ તને સમજ પડી ગયો છે અઘરું છે સારી દ્રષ્ટિ થી જોવાનું અમે તમને કહીએ છીએ કે અમારી આખી આજ્ઞા પાડી અને બહાર નીકળો એટલે પેલા આખથી જોય ગદેડું દેખાય ગધેડું દેખતા હતા દેખાય એટલે પેલા જયારે ગધેડો સામ આવે ને પાછા આવેલા ભગવાન ભગવાન તિરસ્કાર કર્યો હવે આપડે તિરસ્કાર ના કરીએ ને આપડે ગયું ને કોઈ પતિ માણસ હોય તો રિલેટીવી રીયલવી પણ શું છે છે લાકડીમાં ડફડા નઈ પડશે ને શબ્દ ના મારે શું તો બોલે સુધી એવું જ્ઞાન મળ્યું છે માટે અમને અમારી આજ્ઞામાં જ રીતે અમારા આજ્ઞા થઈ જ મન કઈ જાય છે આ બે આજ્ઞા પાડવાની આ વાંખ થી દેખાય અને અંદર ની વાંખ થી દેખાય ડોક્ટર ને આ વખતે આ વખતે ડોક્ટર દેખાય એવું તરીકે જોવા જ કોઈ નવરું નતું થાય ને એમની શક્તિઓ બધા જોઈએ બે આમાં અઘરું છે કોઈ બે વ્યક્તિ આપે ભીખું બી અઘરું છે તો અવાર થી જ આવે આનો ઉપયોગ કરવાનો આ જ્ઞાપા અને અઘરું છે નહીં પછી તમારે શું વાંધો છે અને જાગૃતિ તમારે મને ભૂલી જવાશે આખો દિવસ જાગૃતિ આખો બધી હોલ ડે પેલા તો ઉઘાડી વાકે ઊંઘતા હતા હા તો આખો દિવસ જાગૃતિ હા ત્રીજું વાક્ય આપું છું પાંચ આજ્ઞામાંથી બે થઈ બે તો તમે કોઈ જાત નો હરકત નથી ના પેલી બેન હા તો શું જોઈશ અને ગોપાલ ભાઈ રિલેટીવી પણ રિયલ સુધાર ભગવાન જો એમને ભરવું હોય તો આપડે નહીં સુધાર્થ માં કેવું સુધાર્થ ના ભગવાન જરા બાર બેસો મારું થઈને બહુ તમન્ના થઈ ગઈ હોય તો આપડે કેવાનું બહાર બેસો તો ઝાડ ઉપર દાખલ લેવું હોય તો આપડે ઝાડ ના કેવું એ સુધાર્થ ભગવાન બહાર લેવો જરાક બાર દાખલ લેવી શકે દુરુપયોગ નહી કરવો જોઈએ તમને બધાને સમજાવ્યું છે ભાઈ ક્યાં ગયા પેલા પેલા ચૌહાણ ચોહાણ હતા ને સમજાવ્યું બરોબર કેટલું લે જાણનારોનારો કમલેશ કરનારો આપડે જાણનારા શું જ્ઞાતા રસતા કમલેશ શું કરે છે જોયા કરવાનું તારે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 બે જા આરોપણ કરે ગમતું આવ્યું કેવું સર કે ના ગમતું આવે તો હું શું કરું ભગવાને કર્યું નાગાદ લોક છે ને હિન્દુસ્તાન ના ઇન્ડિયન બદલ એટલે કોણ કરે છે એ જાણવાની જરૂર છે આથી કહો છો તો ભ્રાંતિ કહેવાય કરે છે બીજો અને તમે કહો છો હું કરું છું તમારા હાથમાં જો કરવાની સત્તા હોય આવું ના રાખો તમે જવાબદાર લાગે આઠ હજાર મળતા હોય ત્યાં જોડે ગભ્યું કઈ શું નામ જૈન જયંતિ જૈન તમને સમજાવ્યું નજીક વાંધો ને ભગવાન કરે તો ભગવાન ને બંધન થાય જે કરે એને બંધન બંધ થાય તો ભગવાન કરતો નથી ને આપડે કરતા નથી તો કોણ કરે છે ત્યાં વ્યવસ્થિત નામની શક્તિ છે વ્યવસ્થિત નામની શક્તિ એ દુનિયા ને અનંત કાળથી સૂર્ય ચંદ્ર તારા બધું નિરંતર વ્યવસ્થિત સમજાય ને વ્યવસ્થિત કરતા છે ગમશે તને વાત હા તને પોતાને સમજાય છે કાલે સમજે વ્યવસ્થિત કરતા છે અનુભવ માં આવવું જોઈએ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 પ્રેરણા કોણ આપશે વ્યવસ્થિત શક્તિ અને વ્યવસ્થિત શક્તિ ના આધારે મિનાનું કામ ચાલે એટલે આપણે જોયા હવે વ્યવસ્થિત શક્તિ દાખલો આપું દાખલો આ મોડે બોલવાથી એક આપડે સમજાય નઈ એટલે દાખલો આપું કે આ કાચો પ્યાલો હોય મારા હાથમાં કાક તો હું આમ જતો લઈ જતો હોય તો આમ મારા હાથમાં સરક્યો એટલે પછી હું આમ ઠેક પ્રયત્ન કર્યો છતાંય પડી ગયો પ્રયત્ન કરવા છતાં પડી ગયો તૂટી ગયો તો કોને તોડ્યો એ વ્યવસ્થિત આપડે લોટી પડે આપડે કબૂલે કરવું પડે હા બીજો નથી આ ખરી કોઈ તોડતો નથી આ વ્યવસ્થિત શક્તિ તોડે છે વ્યવસ્થિત શક્તિ તોડે ને આપણે પ્રયત્ન કર્યો પણ તોડ્યો કોને એમ કાં વ્યવસ્થિત શક્તિ તોડે કાર્યવસ્થિત શક્તિ તોડે છે એક ડઝન કપડા લાવે ને તો સાત પેઢી સુધી ચલાવે એવા ખરીદી કરવાના જાય ને સમજાયું આપડા લોકો એવા છે હાથ પેઢી સુધી આપડે આલા ચલાવે પછી પ્યાલા કારખાના વાળા ને ચાલે વાળા ને ચાલે આવું બીજો જોડો ના લાવો તો ન સપ્લાય કરે આપડે કોઈ કોઈ જગ્યાએ હિન્દુસ્તાન માં મંદિર માં દર્શન કરવા ગયા અને નવા જોડા કોઈ ઉઠાઈ ગયું એટલે આપડે વ્યવસ્થિત કહીને ગેર દેવાનું વ્યવસ્થિત આપશે પણ આપે બધું વ્યવસ્થિત કરે છે બધું કરે છે સમજિત નો દુરુપયોગ ના થાય એ જોવાનું પાછું સમજ ને વ્યવસ્થિત દુરપયોગ થાય ત્યારે વ્યવસ્થિત જો કદ કરતા હોય તો પછી ગાડીઓ ચલાવતા ચાર જણાવે કઈ ચલાવો ભાઈ વ્યવસ્થિત એટલે આ વ્યવસ્થિત હું ઉગાડી વાંખ્યા ચારે ગાડીઓ ચલાવો અને સાવધાની પૂર્વક ચલાવો અને તેમ છતાં અથડાય તો વ્યવસ્થિત કેમ છતાં અથડાય સુગાડી માં કેવો સાવધાની પૂર્વક લખી દેજે લખી દઈશ વાગ્યું હોય તો પાટા બંધાઈમ નહીં કરવાનો વ્યવસ્થિત શક્તિ એક ગજાર બસો પડ્યા છે બે હજાર મૂક્યા પછી આપડે આવતા હોઈએ ત્યારે બોર્ડ વાતા એટલે આપણે શું કરવું પડે મીના ગજુતા ગજુ દબાવી દેજે એટલે એ ગજુ દબાવી દે પણ છતાં છે પેલા લોકો કેડી જાતે કમઝર ઓછી રહ્યું જે વાટેના મરચા વરસાટ માં નાખ્યું આ છૂટી ગયો અને કાપી ગયો એટલે વ્યવસ્થિત પછી જોવાનું એક બે હજાર બે હાજર વ્યવસ્થિત આપડે પેલો છે ને હિસાબ છે તે આજ આપડે પકડી ગયા કુદરત ની કુદરત ના સંકટા આજ પકડી ગયા પેલો નિમિત્ત છે શું છે પેલો નિમિત્ત અને પેલો પકડાશે તારે એ તો અત્યારે લેજ પાણી કરતો કેમ કંટાળી હવે વ્યવસ્થિત કર્યું એમ કરીને આપડે આગળ ચાલવાનું રસ્તામાં જતી વખતે રસ્તામાં આઠ વાગી ગયા રાતના એટલે મન માહિતી મોહો પાડવા મળી મન તો ખબર ને મન કે છે તમે તો વ્યવસ્થિત કઈ ને ઉભા ગયા પણ પેલા પાછું આપવાનું ચાલુ છું ક્યાંક ના કે બધાએ છોડ્યું હતું બધું પાછું થયું કશું ઉપાય નથી એનો શા માટે આમ કરશે ના મન આજે આખી રાત ઊંઘવા નહીં છે એટલે આપડે ઘેર શું કેવાનું કે થોડો શીરો બનાવી દો ખૂબ દૂધ નાખીને અને ભજીયા બનાવો રાયતું બનાવો બધું બનાવો એ સારું કઈ જમાડી દેવાનું બરોબર તમારા લોકડ ના કહેવાય હું જ્ઞાની છું ને જો પૂછવા આવશે તમને તો તમે એ પડશે નહીં તમે તો હારું છે તમે બીજા ને ચેત નહીં કરી શકો પણ તમે પણ જ્ઞાન ને જાણ્યું જ્ઞાન આપવા ને જાણો શબ્દ થી અને ખોટ અને બીજું કકડાટ એક ખોટ કકડાટ થી પાછો આવતું છે ને ક્યાંથી પાછું આવે ભાઈ મારા બે હજાર જતા રહ્યા હતા એ લોકો છે ત્યાં મૂર્ખ છો તો આમ તો આપડી ચૂપીધું કરી એટલે પછી એક ખોટ માં બે ખોટ ખાય આપડે એક જ ખોટ લમણ લખેલી તને અંદર ખબર તમને ચંદ્ર સમજી ગયો બરોબર હા હું તો સુરત તરફ ના ને પણ પછી વાર વાલીયા ભૂલી આવી જાય ક્યાં સુધી વાત આવી પછી છે તે આપડે ગેર જમવા જમી અને સુઈ ગયા એમ રમી રમી રાખી રાત ને દારૂ પી દરું વાપરી વધ્યું છે કઈ નઈ ખુલ્લી પકડી વધી છે આઠસો હાડી પચી માંથી શું કે પચીસ આપડે લઈ લેવાના આઠસો મૂકવા ગધવા માંચીસ છે તેમાં પંદર પોલીસ વાળા ને કહે તમે ચા પાણી કરવો શું કેવાનું પાણી કેવાનું આપડે ચા પાણી માટે હા છા પાણી કરજો ના મળી દે બિચારઈ જાવ ખા છે તમે હવે ખાતર પણ સંતોષો થાય ને એ ધીરે સંતોષો થાય ચોર તો વેપાર છે બિઝનેસ છે આપણે એને કઈ ચોરી કેમ કરિઝનેસ છે પહેલે ના કહેવાય અમારો બિઝનેસ છે એને શું જ નાખે એનો બિઝનેસ છે ને દરેક ના બિઝનેસ ના હોય આપણને ના ગમતું ના કરવો કોઈ બીજાને કહેતો હોય આપણે ના કહેવાય શું કરશું હોય ના ના કહેવાય પાણી પીયું તમારે બે દાખલા આપી ગયા દાખલા આપી ગયા હવે આ વ્યવસ્થિત શક્તિ તમારું બધું ચલાવી લેશે તમારે આ ઉપાધિ નહીં કરવાની તમારે તો આ સેન શું કરે છે તમારે જોયા કરવાનું દુ મન મન સાથે દેવાના અને સારા વિચાર આપડો સ્વભાવ કેવો કહેવાય ન્યાયક જ્ઞાતા દ્રષ્ટા બસ એટલું જાણવું જોઈ ક્રિયા નહિ આપડે ધંધો જાણવું જોવું ને પરમાનંદ રહેવું એ આપડો ધંધો તને અને મનમાં સારા વિચાર આવે ખરાબ વિચાર આવે ગયો નઈ પેલા આપડે કઈ કઈ અઘરું આપ્યું ને અત્યારના માણસો ને અઘરું આપીએ તમે અહીંથી તેણે ગાડી જોઈએ જેના દાદા વીસ વીસ પૈસા ગાડી જઈને તો ત્યાં એટલે તમે પુહાય તો આપવાનું હા ચોટી આજ ને આપું છું ચોટી દાદાજી અઘરી કેટલાન બંધ છે તમારે કેટલું થાય કેટલા થાય અસંખ્ય હા સંખ્યા કેટલી થાય પચીસ પચીસ પચીસ તો ચીકણી ખા ખાઈ બઉ ચીકણી આવો ચા પીવો હિસાબો થયો સિગેટ ભરે તો એમને એમ કશું ના બને એવા કેટલા કે છે બધા અસંખ્ય આપડે બસાન અસંખ્ય હે અસંખ્ય હા અસંખ્ય નહીં અસંખ્ય હજાર બે હાજર કે પાંચ હજાર કે દસ હજાર આપડે બીજો બધું ચોખ્ખું કરી નાખ્યું છે આટલા દસ પાંચ દસ હજાર માણસો માટે આ બધું ખાતા બાકી રહ્યા બીજા બધા ખાતા ચોખ્ખું કરી રહ્યા છીએ તો આટલા ખાતા બીડી દે તો આપડે ચોખ્ખું થઈ જાય ખાતા બીડી દે થઈ જાય પોર હજાર ના ખાતા માટે આપડે એટલે હવે છે પેટમાં દુખતું હોય તો આપડે કઈશું દેસી ના કહેવાય આપડે કહેવાય દયા ખડ લંબા મેં તો આપણને ઉભા ખબર ને એટલે આ બધે જે ઋણબંધ છે બીજા કઈ વિચાર જતા નથી નામ સમજી આ ફાઇલો નો સંભાવ નિકાલ કરવો હોય તો યાદ ને આ જે ફાઇલો છે એનો નિકાલ કરવો અત્યારે ખૂબ ભૂખ લાગી હોય તો આપણે ખરીને જોડે એની અસર થાય ને આપણને એટલે આપડે કહીએ દૂધ પીધો ને બીજું ના ખાશે નઈ પણ દૂધ નો શું ઓર્ડર છે એમ કહીને છે વધ કે ઘટી તમારે આજ્ઞા આપવાની તમારે બીજું પછી નિકાલ થયો ના થયો એ મારે જોવા બસ મારે દાદાજી ની આજ્ઞા છે સંભાવ નિકાલ કરો જે કોઈ ફાઇલ આવી ગઈ એટલે સંભાવ નિકાલ કરવા માટે દાખલો આપવો કડી નો દાખલો સંભાવ નિકાલ કરવા માટે દાખલો આપવું આપડે ઓફિસ માં જવું છે એટલે વાઈફ ને કહીએ કે ભાઈ તમે છે તે જમવાનું કાઢો મારે ઓફિસ માં જવું છે ત્યારે એ શું કે પાંચ મિનિટ માં આવો કે પાંચ મિનિટ આવો એટલે તપેલી ઊંધી થઈ ગઈ આપણને કયું જ્ઞાન હાજર થાય રિલેટિવ વ્યવસ્થિત આપડે કઈ દજાયું નથી ને એ જાણે વચી ના દાદા પણ જ્ઞાન લઈ આવ્યો એટલે સમજાય છે પણ હવે આપડે જવાનું છે ઓફિસ માં તેનું શું એટલે આપડે આ ફાઇલ છે ને ફાઇલ નંબર ટુ એની જોડે સંભાળો નિકાલ કરવાનો કેવું કરવાનું સંભાવ નિકાલ થાય ભાવ કરીએ કે નાખે છે તો પછી ખબર પડશે ચોથી આજ્ઞા વાપરી ગઈ બરોબર હવે બીજી એક સાથે બીજો દાખલો આપવો સંભાવ નિકાલ કરવાનો આ દાખલો તને તમને સંજે અરે ભીખુ ભી તમે તમને સમજાવ્યું એટલે આ બીજો દાખલો આપું છું સંભાળ નિકાલ કરવાનો તમે એક રૂમ માં બેઠા છો સિદ્ધાત્મારું ધ્યાન કરો છો રૂમ બેઠા બેઠા અને કઈ કરે અંદર બેઠા બેઠા તમે શું સમજી જાઓ કે આપડે સિદ્ધાર્થ માં નું ધ્યાન કરીએ છીએ રૂમ માં બેઠા બધા અને પછી બાયડા શું સમજી વ્યવસ્થિત શું કે કયા નંબર બાણું ગાઈએ તારે ખબર પડે ફાઇલ નો કહીએ સંભાવે તો એટલે બાહણુ ગાઈ ને પૂછવા હું અરે સુલેમાન શું શું કહે ફાઇલ નંબર ફિફ્ટી પચાસ નંબર ની સુલેમાન શું કહે તમારા મેતાજી ખોંડના કોથળા ત્યાં લઈ ગયા છે ત્યારે પૈસા આપતા નથી આપડે મહેતાજી ને કહી કેમ પૈસા નથી આપતા કારણ કે પછી કાયરના ઘરાક આમ તેમજ કરી અને બસો ઝઘડો હતો ત્યારે બધા એકસો વીસ માં ઊંચું મૂકી દેવાનું સર ને એટલે તમને આવડે ને બધા થઈ હા હું તો મૂકી દે અંકિત શું એકસો વીસ પચી આપીને પણ હું મૂકી દે અને પછી જાય પૂછવું મારે પૂરેપૂરા પૈસા પૂરેપૂરા શોના તું આગ્રહ થયું એને જમકે એના મન ને સમાધાન થઈ ગયા બસ થઈ ગયું સમજ રૂપિયા હાથે ભંગે નથી એનું મન નું અસમાધાન હાથે ભાગે થોડું પછી બીજો દાખલો બીજો દાખલો નઈ એ સુલેમાન પાછો તી તર ગયો ઘર માં બેઠો ચોથે ઘેર ત્યાં કોતરા ખેલી ને ત્યાં સુલેમાન કે મારા ખોન ના પૈસા આપી દો સાહેબ કે ભાવ વધારે લગીરા માટે પૈસા મળે જાહે કે નહીં પૈસો આપો ઇલેવન ગુસ્સે થઈ ગયો ઇલેવન કે પૈસા હું પણ છોડવાનો નથી તુલે બુધા પૈસા લઈશ કે આ સાહેબ શું કે છે તું મને ઓળખતો નથી આ શું સમજુ તું કે તમે કોંગ્રેસ ના બઉ મોટા માણસ છો પણ મારે તો ભાવ વધી ગયો હું શું કરું કે કોંગ્રેસ ના મોટા માણસ ડબડાવે ના ડબડાવ ધંધો બંધ કરે સલીઓ લેશે અને પછી જતો તો તારકે સાચ ક્યાં હુકમ છે હું તને જોઈ લઈશ એટલે હું આ પૂરા પૈસા આપ્યા વ્યાજ વધારો હું જોઈ લઈશ કે જીતેમાં વ્યાજ વધારે મળે પૂરા પૈસા આપ્યા વ્યાર વધારે આપડે શું કેવા કે છે કાઉ કેમ નાખો ને